ભગવાને બનાવ્યું અડધા ભાગ માં દુખાય ને અડધા ભાગ માં સુખ હોય ત્યારે બધાનો મોડા એક જાત ના હોય સમજ બનાવનાર કુંભાર નથી આવું આ બનાવે છે એટલે ગળ નો સાયન્ટિસ્ટ પૂછતા હતા ગોળ ભગવાન છે નહીં ભગવાન ના હોય તો આ દુનિયામાં આનંદ લાગણીઓ કશું દેખાય જ નહીં તો સમજ ને મને કહે ભગવાન ક્યાં છે તને શું લાગે છે ઉપર આપો નથી બધે તમારી વાળી ઇનિજીબલ ક્રિયે એટલા બધા નાંદી ના દેખાય દુરબીન થી ના દેખાય નાંદાના ક્રિયે ભગવાન રહી રાખું તો પછી તો પછી એવું કેમ તમે કહો છો કે ભગવાન નથી ભગવાન નથી બનાવ્યું ભગવાન તો પાર્ટ જ છે એમ કેમ કહો છો કે આ ભગવાન નથી બનાવ્યું ભગવાન તો દરેક જીવિત લાઈફ એટલે લિવિંગ વસ્તુ હોય એનો પાર્ટ છે ભાગ છે હિસ્સો છે જીવંત વસ્તુ નો પાર્ટ નથી